Thank you. બે બગડે <Caribbean> <maior notötimê> <favour ofosure> <slam> સમજાય આપણું કર્મ વિસ્ચાર્જ થઈ ગયું છે એ કેવી રીતે સમજાય આપણી ઈચ્છા તો કરવાની કે ના કરમ ના હોય થઈ જાય એટલે દાખલા તરીકે નોકરી ધંધો કરો એના ઉપરથી જ થાય છે તો હું ઘર માં બેસી ડેન્ટ કરું કે પછી નોકરી કર્યા કરું એ કરું એ કર્મ મારું પૂરું થઈ ગયું કેવાય ખબર પડે કદાચ એવું યા કરવાની તું સારા અમારેકલ્ કરવાની બધી ખોય ને પછી મને કામ પર જવા માં હોય તો ઊંઘી ગમતું જ we done to work on our standpoint so that yeah uh, guys to the machine in the recent yeah and say i believe we have the other deal from રાખે ના મીનાભાઈ બીજા ને કેમરે જ્ઞાન કહેવાય બાકી હવામાન જ્ઞાન બરાબર હા એટલે મત જ્ઞાન નો સરવાર પૂરો થાય કેવું જ્ઞાન થાય બીજા ને કહીએ અમે જેટલું પ્રગમ્યું હોય એટલું તો એ પછી નથી જ્ઞાન મળે જ્ઞાન ત્રણસો ને સાહીઠ ડિગ્રી નું નથી જ્ઞાન થયું કેવળ हां लाजी हां वो नीचे बोला है हां दादा का दे दे वो पूरी केला या लाओ ना कर कर हां दादा मैं टाइम तो कर सुन ले बगैर से पता रहने बातें बड़ा बड़ा मैंने तुमसे समझे हां दादा तू आ कर तुझे तू करना है काम मारी दे हां સાંભળું છું ત્યારે ના પાડીએ બુદ્ધિ થી વધારે સમજાય ના સમજાવી આવું નથી center of the elevis kedar tu boy so ready ha ha dugna boy hmm. so hai dugna boy bra so that looks not so dugna tu ana na tadada are va va se hum saula ko saula tu ha ye jaan ye etu તમે રોગડાને દે દેને હાજી તમે રોગડાનો બોલે છે હા હા ગણીમાં હા રોલ કન ચા મને કાકે બરાબર સ્વીચ થઈ ગયેલું હોય ને એ મારે કોઈને કહેવાનો વારો આવે ને તમને બહુ ગમે મેથેમેટિક્સનો પ્રોબ્લેમ સોલ્વ કરતીઓને આન્સાંતા એવો થાય સ્કૂલમાં બનતા હતા ને તમને શું થાય એ જ દે રાડા સારું દેને આરામ કરી દે રાડા વધે નહી જ્ઞાન જાય બરાબર આપવાથી વધે નહી હા આપ્યા ઘટે ને એમ પૈસા આપ્યા છે ઘટે દરેક વસ્તુ ભૌતિક વસ્તુ ભૌતિક દાદા ના ક્રાંતિ હવે લાગે કે એ વધે છે ના ભાઈ એ જ્ઞાન થી લાગે તો ઘટી જવાનું ઘટી જવાનું હા એ ઘટી જવા માટે કલાક બધા આપે બીજાને હા એ કોઈ પણ પ્રકારનું જ્ઞાન બરાબર આપડે એટલું ડેવલપ થાય એટલે પેલા આનંદ આવે હા અને આત્માને આનંદ આવે હા બરાબર આપવાથી ઘટે આપડે કઈક વસ્તુ જાણતા હોઈએ પણ એ કોઈને તમે આપો કોઈની સાથે વાતાપ કરો એમાં ઉધાર થતો જાય વસ્તુ જાણતો જાય વસ્તુ જાય બરાબર બરાબર આપડે સુધી જાય બરાબર ત્રાસ જ્ઞાન વધે બે જ્ઞાન બંને વધારવાનું સુખ થાય એવું જ્ઞાન આપો એ ભૌતિક જ્ઞા છે ઓ બરાબર એટલે પેલા ને વધે આનંદ કરે ને તમને તમે આપડે પણ વધે બરાબર હોય નઈ આવે નઈએ ભૂખ ના લાગે લગાવી આપડે બરાબર બહુ બધી થાય બરાબર ઘ ને સાફ કરીશ Mm-hmm. Can oh, I have a little more? Thank you. માટે રિયલ છે પણ એ રિલેટિવ પણ કાયમી વસ્તુ નથી હા કાયમ ની વસ્તુ મૂળ છે દાદા પણ એક જ છે બગડી ગયા મન તો જુદું જેવી રીતે ઓળખું હોય ને ભેગા હોય જાય તો મન તો જુદા ને મન જુદા જીદી ગીધી થાય ને હાલ સુન કરો હાલ સુનુ ો હોયા